હલો મારી પાસે તમારે કબરું કરવું કે આવું થઈ ગયું છે પ્રતિકોણ એટલે પશ્ચાતાપ કરો અને ફરી નહીં કર્યું બસ એનાથી જ આ માર્ગ આખો ખાલી જાય છે પ્રતિકોણ આપડે તમારે કરવાનું નથી શુદ્ધાત્મા નહીં કરવાનું તમારે તો વસંત કેવું કેમ કર્યું આટલું બધું ખરાબ તો ભૂગલભાઈ જોડે કરાવતું છે એટલે તમારે ઠક્કો પછી પ્રતિકોળ કરો એમના કરી નાખે એ કરે આપણે શું જે અતિક્રમણ કરે તેને પ્રતિકૂળ કરવાનું આપણે અતિક્રમણ કર્યું નથી અતિક્રમણ જે કરે તે એને પ્રતિકૂળ કરવાનું શું અને આમ સાધારણ વાતોમાં આક્રમણ કહેવાય આ સાદી ભાષામાં ક્રમણ એને પ્રતિકૂળ કરવાનું ના હોય કહે જેમાં કોઈ વાઘરી ના કરે સીધે એવા કાર્યમાં એ ક્રમણ કેવાય અને કોઈ વાંઘરી સીધું એવું થયું એટલે અતિક્રમણ કહેવાય તો પ્રતિક્રમણ કરવાનું કહી દેવાનું અતિક્રમણ કર્યું હોય આ કિર્તિમારે ક્યાં કરેલું હોય એમ અતિક્રમણ જે કર્યું હોય તે પાછલા ભાવમાં આપડે કર્યું હોય પણ તે આ શરીરે ક્યાં કર્યું તો બીજા શરીરે કરેલું હોય ને શરીર ને બીજા લેવા દેવા નથી પ્રાણીઓ <Kawain> પાણી <laughs> <laughs> <laughs> जानवर शरीर धारण थे क्या कर्म न हिस्से कर्म एजरा थे आज शरीर मूल प्राणी जितना जानवर है निर्जरा नो फोटो કર્મ ક્યા લાગ્યા એને કયા કર્મ લાગ્યો કર્યો ગુસ્સા કર્યા એ બધાનો કર્મ છે અરે આર્તદાન કર્યો એના થયા પાસે માનવતા ના હોય ને પાછળ આપડે નઈ ગયા પાસે પાર્કિઝ ફ્રી ખરાબ દ્રષ્ટિ કરવી અણહક નું લેતા નહીં હોય અમદાવાદ હિન્દુસ્તાનું કોઈ લેવા નહીં અણહક નું હક નો કોઈ ના લેતા બેન પૂછે છે કે આ અતિક્રમણ અને પ્રતિક્રમણ નું નિર્ણય કરવાનું સામાન્ય માણસ ને શક્તિ ખરી એને એવી ખબર પડે સામાન્ય મળે છે કે તરત જ ખબર પડે આડી અરી બધી આખા દિવસ ચાલે ને એમાં કશું છે કેવું સેજા અતિક્રમણ તો અમારે દુઃખ થાય બ્લેમ કરીએ ભગવાન કરીએ તો બધા અતિ ગમજે શું દુઃખ થાય એવું વાતાવરણ કરીએ ગમતી મહિનામાં મહિનામાં બે વખત ચા મહિના ભેગું કરી દઉં છું કે પ્રતિક્રમણ કરીએ જયારે આપડે પેલા આપણા દોષો કેવા પડે કરું છું હા શું થાય કીર્તિ આપડે જે પ્રતિક્રમણ કરીએ એ વખતે આપડે પોતાના જે દોષ થયા હોય એ દોષ પ્રતિક્રમણ કરીએ એના બદલે આપણે સામાન્ય ભાવે કહીએ કે છે એને કરવું નથી પકડ્યું એનું નામ દેવું ને આપડે લાગે ભારે પડ્યો શબ્દ અને આજ્ઞા છે એ જરા અઘરી લાગે છે સંભાવ થયું ના થયું જોવાનું એ પછી પચાસ ટકા સંભાવે નિકાલ કરવાની આજ્ઞા નથી આપડા મનમાં નક્કી કરવાની સાયન્ટિફિક અસર પડે છે એની ભરો એટલે આ સંભાવ નિકાલ કરવાનો તમે નક્કી કરો એટલે એ તરત જ કામ કરે જ છે खबर नहीं पड़े काम थे आ डूंगी है डूंगी से डुंगी एक पड़ निक दूंगी तम डुंगी दिखाई एक पट तो निकली गए शु कर्मना हजारों पर तुझ लगे ना एक पर निकली गीजू पर निकली कदाश थी जाए બધા નીકળી જવાના આગનાવ્રત બધા નીકળી જવાના એનો હિસાબ જ છે કેશન છે બધા નીકળી જવાના બે ચાર બે ચાર કલાક ના જ્ઞાન થી જો જાગૃતિ હોય તો ચજમા આયા કરવું શું જો કરો કે ઇન્ડિયા ભેગા થઈ જવાય તમારી સાથે તો દાનો લેમેન્ટ રાખું કાં તો તમે અમેરિકા લઈ જાવ આ લાઈનમાં બધે છેવા મુકુલભાઈ કહે છે કે કાં તો અમને તમારી ભેગા ઇન્ડિયા લઈ જાવ નહીં તો કાં તો તમે અહીં રહી જાવ તો જબરદસ્ત મરેવા હા આ તો પેલા ઇન્ડિયાવાળા છે કે છે મોટા અમેરિકા લઈ જાવ એટલે એટલે એટલે પડતે છેને કદા લા પ્રેડાય થઈ જવાય જ રામોહન અને ભાઈ મહિનો દોઢ મહિના મારી સાથે ફર્યા અમે જે ગામ જઈએ તે ગામ માં જોયે ફીટ થઈ ગયું બધું ફીટ થઈ ગયું આખો દેશનું વાતાવરણ બધું જોવાનું મળે અને વિતરાક જોવાનું મળે અમારે કઈ ચલાવવાની ઈચ્છા હતી મારી ઠોકીને ના થાય કે અમે તો કહીએ કે ભાઈ નઈ અમે જવાના કોઈ બોલે શું બધા લીલો વાટો તો અમારે આપડે કામ ના થાય દાદા હસમુખભાઈ કે અમે બધા લીલો વાટો ધરીયે ત્યારે પાછા જજો હા એ તો તમે બધા એવું આવે ને જવા જાય નઈ છતાં અમે તો બધા લીલા જ વાતો કરીએ આવો અત્યારે આવો અમે પણ સંભાવ નિકાલ જ કરીએ દાદા बेहन के आ बकर्मी हिस्सा तो भावकर्म हूं भावकर्मज ना भाव जो था था थे इच्छा इच्छा भावकर्म तो कहते એ થતો જ નથી થાય છે ને અત્યારે જ્ઞાન આપ્યા પછી બંધ થઈ જાય ભાવકર્મ હા તો ભાવ આપણને ફળાણું ભાવ છે ફળાણું ક્યારે ભાવ કઈ ભાવ કર્મ કેવાય ભાવ શબ્દ વપરાય છે એટલો જ ભાવ કર્મ તો હું કરતા છું એ ભાન રાખવું જે કઈ થાય એ ભાવકર્મ કેવાય હું કરતા છું આનો તેના એ બધું ફરી જાય જ્ઞાન માં બે જાય ભેટ કરી લેજો પછી બધું પૂછ્યું પૂછી નહીં આવું બને કેવી રીતે બન્યું છે પણ એક જ વખત ભેગો થાય એટલે પછી એમ જવાનો જ આ ટોળામાં ક્યાંય જવાનું સુરેશ ગયો સુરેશ સુ ભાઈ આવ્યો તો સુરેશભાઈ એમના સાહુભાઈ ને ત્યાં છે પૂર્ણિમા બેન પૂછે છે પૂર્ણિમા બેન પૂછે છે અમે તમને અહિયાં રહ્યા રહ્યા ખુબ યાદ કરી ત્યાં જ પાછું એન્કરેજમેન્ટ મોકલી ને જે અંબાય ત્યાં જાય લાંબો અમને હોય ગયા અમારે લેવા જયા નહી જે અંબાએ ત્યાં પાછું જાય એટલે બધી ખબર તો પડે પણ એક્ કેટલા વખત ચિંતા થઈ જ્ઞાન લીધા પછી તો ચિંતા નો કરનારો જે ચિંતા કરવાની એકાગર હતા ત્યાં જ કરે અને ચાર્જ થયો એ કોઈ કોજી કારણો સેવે તો કાર્યો થયો ને તારા ફાધર ક્યારે મધર નો સ્વાભાવ બો છે બંને એવું નથી લાગતું કે હું એમનો છોકરો છે દાદા માણસ હોય ને આવા નાઈસ પીપલ તમે કહો છો દાદા એવા એના છોકરા બને જ નઈ ને એ કે છે તમે કહો છો ને કે બઉ સારા માણસ છે તો એમને આવો આવો છોકરો લલિતના આ દાદા ભગવાન એના ગુરુ છે લલિત ના લલિતને સુધાર્યો કે છે મારે તો બહુ ગુણ મારે આ દાદા ભગવાન તો ઘણો ઉપકાર માન છે કે મારા લલિતને કેવો દો કે નહી બે હજાર મોકલ્યા છે એની સાથે ફાધર જોડે બે હાજર આયા છે તેવીસ હજાર રૂપિયા મેં ક્યાં આ ત્રેવીસ આયા છે લલિતના નામ પર અમે અમારા અમારા બે હજાર ઉમેરી પચીસ હજાર એવું નહીં હું આપી દઉ છું લેવાય નહીં આપવા માંપુજી ને બી જ્ઞાન આપી દીધું આપડે કમેન્ટ મોકલા આવું કરવાની જરૂર નથી આપડે આ બધું બોરજ થી ચાલે છે ને પણ તમારી બેંક માં તો બધું બોર છે ને બધું કમાણીના જ છે કમાણીના દેવું નથી ના દેવું કઈ ના ધર્મ એ તો નથી કીધું મેં હું કમાયો નથી આ તો બધું બાપાનું જ છે બાપાનું પણ મારું બાદ એવું નથી કરતો આપડે મૂકવાનું ઘેર છે બધું છે કે માણસ એવું માની બેઠો છે કે આ મારું પુણ્ય છે પૈસા થી બધી વસ્તુ મળે એટલે પુણ્ય જ પોતાની ઈચ્છા પૂર્વક બધી વસ્તુઓ મળે ખરે પૈસા હોય તો ખરાબ રસ્તે જે પૈસા આપણને ઊંધે તે પૈસા ખોટા પાપા અનુબંધી પૂર આખો દાળ અવળું જ કરાવે સમજવે અને પૂનાનુબંધી પૂર દાદા ભેગા કરી કે થોડું ઘણું હોય તો શાંતિ થઈ જાય શાંતિ બેન પૂછે છે બેન પૂછે છે કે છેલ્લી ઘડીએ ભગવાન માં ચિત હોય તો સારી ગતિ થાય એવું કે છે તો કે માયામાં માં હોય છોકરામાં હોય તો કે આખા જિંદગી નું સરવૈયુ આવે જિંદગીનું શું કર્યું છે અને સરવૈયું અને સરવે આમ લખો ખોટું બધું આમ કેવું આવે તે જે કર્યું હોય તે બધું આવે તે વખતે જો ખરાબ કર્યું હોય તો ખરાબ નું ફળ આવે તો અધો ગતિમાં જાય સારું કરે અને આપણા મહાત્મા કારણ કે જયારે કઈ મુશ્કેલી આવે ની આપડા મહાત્મા શું થાય મુશ્કેલી આવે તો સુધાર્થમાં આખો જ થઈ જાય અને સારું હજાર મુશ્કેલી આવી ગુ ગયો સુરેશ્રી એવું કેમ થાય કે છે આવું કેમ થાય મુશ્કેલી આવે ત્યારે ના હોય ત્યારે કુટે કુટે પડેલી નહીં કેશું સાંભળું છું બધું બરાબર સાંભળું છું પૂછ્યું એવું ત્યાં ત્યાં આવ્યો તા ને એની ફરી ફિટ કરી ગયું રીતે માણસો પડે બધું વિજ્ઞાન છે કામ કરી નાખે એવું છે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 પણ જયારે વિચાર કરવાની ના વિચાર કરવાની વેદનામાં દુઃખ થયું હોય વેદનામાં ચિહાર જ થાય નહીં ચિહાર થાય મને એ બાજુ હોય એટલે ઉધે રસ્તે પાપ બંધ પણ એક્સિડેન્ટ પાપ બંધાય એટલે શું આમ સમજાવો ઊંધે રસ્તે પાપ બંધ પછી પીડા થતી હોય પીડામાં આકાર હોય એટલે પાપ જ બંધાય પોતાને પીડા થઈ પોતે આત્મા છે અને પોતાની પીડા થતી ને પોતે માની બેઠો છે તેનું કર્મ બંધ ખાલી માની જ બેઠેલો છે ફર્સ્ટ રોંગ બિલીફ એમાં ધણી થયું બીજી રોંગ બિલીફ અને માવો છો કે બી રોંગ બિલીફ હોય બેઠી રોંગ બિલીફ હોય દુઃખ ઉત્પન્ન થાય છે અને અમે ફ્રેકચર કરીએ રાઈટ બિલીફ અધોગતિ માં જાય જાય એ બધા જીવો અધોગતિ માં જાય મરી જાય એ અધોગતિ માં જાયગતિ બીજી અધોગતિ તો બધા હોય નઈ બહુ પાપ બહુ પાપ કરવાની શક્તિ નથી રહી બહુ પૂર્ણ કરવાની શક્તિ રહી નહીપ કરવાની મનુષ્યની વસ્તી કેવાની મનુષ્ય ની વસ્તી આ જે જગત છે જગત નો નિયમ છે હાની વૃદ્ધિ ના અધીન આ જગત છે કેટલા વર્ષમાં કેટલી વધી વર્ષમાં હિન્દુસ્તાન ની ત્રીસ કરોડ હતી ત્રીસ ની સાલ માં થઈ કરોડ સિત્તેર કરોડ એ પાકિસ્તાન સાથે બધી અત્યારે કે લાખ કરોડ છે 80 કરોડ છે ને 80 કરોડ જેટલી છે 80 કરોડ જેટલી થઈ જાય ના પણ 60 70 કરોડ પરતે 50 કરોડ જો આપલું ગણું થયું તો આગળના હવર્મ શું હશે ઊભું ના રહેવું તો સુરો ઊભું ના રહેવું થાશે ઊભું રહેવાની જગ્યા ના હોય એવું થઈ જશે પૃથ્વી પર ઊભે રહેવાની જગ્યા ના હોય એવું થઈ જશે ના નહી હા વધ ચાલીસ પચાસ કરોડ થાય છે અને પછી માર ઠોકર કે પછી પચીસ વી કરોડ આવી રૂપિયા વીસ થર્ટી થર્ટી નોર્મલ રીટી થર્ટી નો થર્ટી થ્રીસ કરોડ રાખ્યા હવે માણસ એકાદ વસ્તી ક્યાંથી વધતી છે જાનવરો એટલા ઓછા થઈ ગયા બધા હાપ ખૂબ દેખાતા હતા અને વીસી થી ખૂબ દેખાતા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 જેમ તેજી મંદિર હોય છે ને એવું અમાર તેજી મંદિર પૂર્ણિમા બેન પૂછે છે જેમ તાવ થાય ગ્રાફ માં ઉપર જાય લીધી ભાઈ ઉતરે છે ત્યારે નીચે જાય છે એટલે ઉતરવા માંડ્યું એટલે ઉતરવા ભળી જ જવાનું અત્યારે છે <laughs> આ જ્ઞાન મળ્યા પછી પેલા જે માણસો આઠ કલાક કામ કરતા હતા એ માણસો પાંચ કલાકમાં કામ પૂરું કરી દેશે સાઈ કલાક બચીસ કારણ હું પડે દુધતા એક બેન ઘુસ્યા ત્રણ કલાક કાઢે બીજી બેન દોઢ કલાક ઘુકા હું જ વધી જાય આ જ્ઞાન મળ્યા પછી ખુબ હું જ આમ તરત દેખાય બધું આગળ અરવિંદ થોડી ઘણી આ જ્ઞાન નો ફાયદો થોડો રહી લો છે અને ફરી ગાળો બે હાજર જો આટલું એક બે દાડા તમને મળે તો પણ આટલું બધું રહ્યું છે અંદર તો તમે થોડા વધુ લે કેટલું બધું છે બાકી આખી જિંદગી તમારે પાસે 40 માઇલ આપડે ચાલીસ માઇલ થાય આપડે તો દસ માઇલ હોય તો આઠ વાગ્યા નો કેસ માર્ગ ઘેર જવાનું ઘેર દસ થાય તો પાંચસો માઇલ નો હિસાબ નહી લલિતભાઈ તમે છે જયંતિ ભી કે છે તમે મોકલી દેવાની વાત કરો છો થાકી ગયા છો બધા ના ઘર પૂછ્યા કેટલા દૂર કેટલા દૂર બધા મોકલી દેવાની વાત કરો છો રોજ હાડા છ વાગે ઉઠું છું તે તાર થી ચાલુ રહેશે તે રાત ના હાડા થાય છે એમાં વચ્ચે અઢી કલાક બોલે છે પણ આ તો આવું વીસ બાવીસ કલાક સુધી બેસી રેવાનું બને આડુ થવાનું થાય બપોરે પેલા મંત્ર બોલાયેલું યન્ડમ નમો સિદ્ધાણ નમો વાયરિયા નમો હરિયતામો સિદ્ધાણ નમો આય રિયા નમો નમો નમો નમો સિદ્ધ નમો આય રિયા નમો વજ્જાયા નમો વાર હરમ નમો સિદ્ધારમો નમો નમો વ્યાય સાહુણ પંચડ મુ નમો ભગવતે વાસુદેવાય નમો વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવ વાસુ નમ શ્વાય નમ શ્વા નમ શ્વાય કરો નમસ્કાર વિધિ બોલાવો પછી નવ કલમો બોલવા ને એ બધું બોલાવતા થાય ચાલવા જ મળે પેલા આઈ જા હું સિદ્ધાર્થ માં બોલજો હા પ્રત્યક્ષા ભગવાન ની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવીક ક્ષેત્ર માં વિચરતા વર્તમાને મહાવીક ક્ષેત્ર માં વિચારતા શ્રી શંકર ભગવાન શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું શ્રી શંકર ભગવાન શ્રીમંદર સ્વામી ને અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ વર્તમાને મહાવીક ક્ષેત્ર માં વિચરતા વર્તમાને મહાવીક ક્ષેત્ર માં વિચરતા શીર્ષંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું ભગવાન શ્રી સ્વામી ને સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવિયક ક્ષેત્ર માં વિચરતા વર્તમાને મહાવિયક ક્ષેત્ર માં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી ને અત્યંત ભક્તિ નમસ્કાર શ્રી ખર ભગવાન શ્રીમંદર સ્વામી કરું છું પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષી પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ વર્તમાને ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિચરતા વર્તમાને મહાવીય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિચરતા નમસ્કાર પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ વર્તમાને મહાવી ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં વિચરતા વર્તમાને મહાવી ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રો માં ભગવંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું વર્ષમાં અન્ય ક્ષેત્રો માં વિમર્મા વિમર્મા સંગ સાહેબો ને અત્યંત હરતીપર્વ નમસ્કાર કરું છું ભગવાન પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષે